સાંભળતો નથી બોલ તું તો આખો દિવસ ઉપયોગ કે આ જાગૃતિ એટલું પકડાય કે એવું પકડાયું હશે કે જે હું માનું છું ભૂલ છે જુદી વસ્તુ છે ઉપયોગ ધારણ કરેલી વસ્તુ લક્ષ્મ આવી ભાષાનો ઉપયોગ પૂછી નો ઉપયોગ કરે જાગૃતિ પણ એનો ઉપયોગ ના કરે ભેગી થવી મુશ્કેલ હું લક્ષ બેઠું છે थोड़ो भूल पेली असरो શુદ્ધ ઉપયોગ છે તો અમુક છે એ જઈ શકે એને આજે જઈ શકે જાગૃતિ ક્યાંય બધી આપણે ચાલવા દઈએપ નહી કરે આપડે તો એને ચાલવા દઈએ પણ એ બોલ્યો થશે તો શું બોલ્યો તો ચાલવા દે જાગૃતિ રે ને પાછું વિશાળ પડી જાય તને કેટલી જાગૃતિ અમારું વચન પડશે જાગૃતિ કેટલી अमुक अमुक अमुक वक्यों जकड़ी राखे के दादा क्या मागे आई रुपये दादा क्या मागे एवं मई अमुक वक्य बहु सारी पकड़ी जाए कायम दादा चार वर्ष पर कहूं आ रीते तो यही पास मई लक्ष्मण आया करें आ भूल थी आइए शक्ति का खीले જાગૃતિ નહી ઊંઘ ચાલે કરે કે પડી રહેશે તો બહુ દારો લાભ થશે શું શુદ્ધ ઉપયોગમાં શું રહે હોય ને પરિણામ પામી જાય શીટ શીટ શીટ ને દેખાડે એક્ઝેક્ટને વિચાર આવે છે કોણ બેઠું છે કોણ નઈ તપાસ ના કરવી પડે જાગૃતિ કે તેથી આપણે બધા મહાત્મા કહીશ જાગૃતિ કેવાય ઉપયોગ ના કહેવાય છે હવે એ જાગૃતિ વ્યવહારમાં એ આખું અવરાઈ જાય એટલે એમ નહી મશીન નું કામ કરવાનું કારણ કે મશીનરી કેવાય મશીનરી ભક્તિ માગ્યા પંથર પડી હોય તો બહાર કાઢી અમારું ધ્યાન થાય બધું બગડી જાય બધું શું નતા ફેરવતું નથી આવડતું પૈસા પૈસા ફરે પૈસા લેવા માટે એક બાજુ મશીનરી રિપેર થાય એટલે દાદાની ડ્યુટી હોય કલાકની ડ્યુટી હોય તો આઠે કલાક આ કરવાનું છે હમણાં તો મારે વડોદરામાં આવેલો ને આખું મશીન ઉભું કરવાનું હતું તો એ સતત આઠ દસ કલાક બાર કલાક પછી એમાંથી કેટલો અવકાશ મળે ના ના ભક્તિશાની થાય જોવાની જરૂર છે શું કયું આત્મા યાદ રે ના રે તું લક્ષ આપેલું છે તું જાય તો લક્ષ આવે ને ઉભું રહે ના પણ એ છતા ભક્તિ કોની છે એ જોવાનું જેની ભક્તિ કરો ને તે રોગ થયા દાદા કોને જાગે ને હું આપું એવો માણસ નથી સિયા આપવું નહીં કોઈને શિયા મશીન ની ભક્તિ કરો જેની ભક્તિ કરો ગળું આ બધું ગળું બંધ થઈ જાય ભક્તિશાની કરે છે દુવાનું ભક્તિશાની કરે છે બઉ મોટી જાગી છે એવું કઉ છું લોકો ભક્તિ કોની કરે ચંદ્રકાંતિજ જોશામ જોશામાં નથી તેઓ થઈ જાય કેવો થઈ જાય આત્મા મૂળ લક્ષણ એ જેવું ચિંતે જેની ભક્તિ કરે તે રો થાય ધ્યાન ના આપણ ખરું કારણ તો ચંદ્રકાંત્રકાત બધા આ કાળ મળેલું ને આખી જિંદગી થી ચાલો ચંદ્રકાંત પાંચ પાંચ વર્ષ સુધી છે તે ગાડી લઈને રોજ આખો ભક્તિ કરે તે રૂપ થઈ જાય હવે રસ રોટલી ની કરે રસ રોટલી જેવો થઈ જાય હવે તે વખતે એટલે પ્રક્રિયા શું થાય પરમાણુ ગ્રહણ થાય આવતા ભાવ માટે એવું ખરું આવરણ આવી જાય નવું ચાર્જ તું કરતા થયું થાય કરતા આવરણ આવે બધું આવરણ લાવે તો દેખાતું બંધ થઈ જાય અને નિરાવરણ થયું શું કરતી થયું થોડ વાર ના હડે નહી બધું પેલું જે જાગૃતિ ઉભી થઈ છે ને બરાબર દેખાડે કે આ વસ્તુ આ છે ભક્તિ થી તે રૂપ થાય થવું હોય તો સિવિલ નું થવું તો અમેપ્ટ કરી આપણે ના આવે મશીનરી તો પોતે મશીનરી છે આવે તો ખરું બધું નુકસાનક છે ના <tiny> કરતા ભાવ ઉત્પન્ન થતો નથી એટલે કરમ બંધાય નહિ પણ આનાથી આવરણ આવે છે અંધારું ગોળ કરી ફરજિયાત કરવું પડે હિસાબ તો ગોઠેલો હોય તો શું કરે જેવું ભક્તિ કરે ચિંતન કરે ફાટી જાય જ્ઞાન તમે ફાડી આલો છો ખરા ફાડી નાખો છો ને મિથા જ્ઞાન હતું તે ફાડી નાખો છો ને સારો નાખે બરાબર ચાલુ નથી થતી ચાલુ ના થાય તો પાછું અસોરો આવે કે એનું સોલ્યુશન માટે તો દાદા બઉ મગજ ફેરવા પડે ના પણ ઝીણી ઝીણી ભાવ માં આવે એને તો રાજદાળાવે અક્રમ ગાંધું કઈ એનું આધન પૂરું પદ્ધત હોવું જોઈએ આ જાગૃતિ એનો આ જે સ્વરૂપ ની જાગૃતિ ઉપયોગ કેવાય બધા ઉપયોગ કહીએ ઉપયોગ મશીનરી આમ આવ્યું કામ તેની સાથે જમતી વખતે આખી જળ ભક્તિ જ હોય છે ને દાદા સંચાર સ્થિતિ થઈ જાય ઉપયોગ રેલા मशीनरी मशीनरीना मशीनरी गोठवाय एसेम्ब्लीय तरह पेलू रहे कि मशीनरी य स्वभाव थी चा जो आ वस्तु आ वस्तु आगी परिणाम ऊपू थाय एक वस्तु फरती हो बीजी ने आ प्रमाण मोशन है तो यू परिणाम आ एटले कहें आ स्वभाव चले सक्रियता पुदगल कि बीजे आ वस्तु भेगी थी आ वस्तु भेगी जो टाइम एविडन्स में भेगो एट्ला भेगू नहीं थतुँ પેલો પેલો અહંકાર કરે મેં કરી આ અહંકાર કરે આ પેલો મજૂર છું એવું માન્યા કરે છે આત્મા પેલો હું સાહેબ છું એવું એ આત્મા એવું માન્યા કરે છે એવું બધું પોતે પાછું કેવી રીતે પાછું જયારે પોતાને કરાવવાનું હોય કે મને પૂછે કે ભાઈ આ કેવી રીતે કરવાનું છે અને મારે એન્જિનિયર તરીકે આખું એને કરાવવાનું હોય કે ભાઈ આ મશીન આખી એસેમ્બલી કઈ રીતે કરવાની તે વખતે આખું બધું એમાં ભળી જવું પડે આખું छूटू पड़ू के न थी कोई तो है, खसी ने के एक वस्तु भेगी था है, पची बे था है, पची पांच थाय पचास थाय पो थ आखू पास विखेरा विखेरा विखेरा बदर थे ભક્તિ માટે થાય નહી ભક્તિ કરવી જ પડે ભક્તિ માટે બંધ થઈ જાય આત્માની ભક્તિ બંધ કરે તો વાંધો નહિ આત્મા કે ગમે તેમાં તને ગમે છે એમાં કર કે છે આત્મા તરફથી બહુ પાડે ને કોઈ દરેક માણસ ઉપયોગ બધો જોવા જાય છે પૈસા જવાનું બે કલાક ઓ બે ત્રણ મિનિટ વધારે ધ્યાન મગું એલું મટી જાય ધ્યાન લીધો તો ધ્યાન ઉપર ઉપયોગ ક્યાં ઉપયોગ બેલેન્સ લેવી લઈ જાય અને અજ્ઞાની ને છે તે દુખતું હોય ત્યાં ટ્રાન્સ રહેશે ને ધ્યાન એટલે મટે છે દા બાર બધા નિમિત્ત છે અજ્ઞાની ત્યાં સુધી ધ્યાન ખસે કોમળ આવી હોય છે બધી વાતોમાં તો આજ સમજવું છે બધું આજ સમજવું છે આખો નાદા રા ઉપયોગ ગોપરાઈ ગયો અને બીજો ઉપયોગ જળવાય રહ્યો તો ઉપયોગ ગોપરાઈ જવાથી શું પરિણામ અને ઉપયોગ જળવાય રહેવાથી શું પરિણામ શું વપરાય જતો જ નથી કોણ કરી આ ઉપયોગ ધોવાય જાય જે કહ્યું उपयोग धोई जाए जे कयो थे दे दे हमें दे में लक्षण थी राखतो उपयोगक नहीं तो धोवा ने कई फायदा ना आपने नहीं मतलब आ उपयोग नी वैल्यूएशन तरीके उपयुक्त है मचिंदरी दे दे फेर करना वाला था थाने थे हमने उपयोग रेवनो पण अहंकारी उपयोग रेवनो कयो अहंकारी उपयोग रेवनो हम्म ने तारे आत्मा ने आवण लायक उपयोग रेवना है ना अहंकार कपवानो जागृति भी लाभ थोड़ा नुकसान नफो, नफो था था। थे आए आए ज्ञान पर ણ હજુ જોઈએ છે નુકસાન તો આમ એ તો બરોબર જ છે પણ આમ એક્ઝેક્ટ આમ જે પેલી ગ્રાહ્ય થઈ જવી જોઈએ નફા આવ્યું કર્યું નફો તને થયો બરોબર આ દાદા નું લખવાનું છે તેમાં વિરોધાભાસ કર્યો લખો જાય પૂછવાનું શું આજે સામાયિક છે દાદા સામાયિક વખતે જાગૃતિ સારી રેગતિ ઉપયોગ નહીં ઉપયોગ જ કહીએ છીએ ના કહીએ શું લોકો ખરીતે તો ઉપયોગ નથી જ ને દાદા ના કે જાગૃતિ ના અંશો વધી જાય એમાં એ જ્ઞાને જ ધ્યાન બધું મન ને હરણ કરે એવું હોય બધું બઉ જુની વસ્તુ તે વસ્તુ સ્વરૂપ થાય કહી